શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ જુનાગઢ અમદાવાદ ના સંસ્થાપક સદવ પ્રવચન સંઘ બે હાજર એકતાલીસ ના ચૈત્ર સુદ પાચન ને મંગળવાર તારીખ છવીસ ત્રણ ઓગણીસો પંચ્યાસી પ્રકરણ નું શરૂ हरे, स्वामी हरे, सुधी दिवस। स्वामी महाराज दादा धारण करविंद आग मु तथा देश देश हरिभक्त सभा बढ़ाई बैठी પછી શ્રીજી મહારાજ બોલ્યા છે અમે એક પ્રશ્ન પૂછીએ છીએ ઇન્દ્રિયોને મન એ જીત્યા નું એક સાધન છે કે ઇન્દ્રિયોને જીત્યા નું જુદું સાધન છે અને મન ને જીત્યા નું જુદું સાધન છે એ પ્રશ્ન છે પછી મોટા મોટા પરમસ તેમણે જેવું જેને ભાષ્યું તેવું તેમણે કહ્યું પણ શ્રીજી મહારાજ ના પ્રશ્ન નું સમાધાન થયું નહીં महाराज बोलिया एम छम तपम कर इंद्रिओ जीता सहित नवधा भक्ति कर विचार करव એમને લખ્યું એ વાંચી છે પણ અહી મેળવવા જ જોઈએ ને પ્રયત્ન આપડે કરતા હોઈએ ને ઊંધું ભાલી ના પાડવું મહેનત કરે ને પૂછાય બાકી તો પૂછાય કેવી રીતે બરાબર હા એમ પોતાના હૃદય માં જગત ના પદાર્થો માં જે રાગ ન રાખો અને ઉપયોગ લેવો એનું નામ વૈરાગ ત્યાગ ઘરો ત્યાગ તો છે ત્યાગની સાથે માણસો એ નથી જોતું નથી જોતું નથી જોતું મળ્યું તો આજ એ બધા ત્યાગ છે પણ ત્યાગ ટકે નહી ત્યાગ પણ તકે ક્યારે હોય તો એ પદાર્થમાં રાગ નો હોય તો ત્યાગ ત્યાગ ના જો આપણે આખો આપણો વર્ગ યાગાશ્રમ જ કેવાય છે ને વૈરાગ નો આશ્રમ છે ને હેવાય યાગાશ્રમ એટલે તમે ત્યાગ કર્યો પણ ત્યાગ ટકે ક્યારે રાગે તો વિષયા વિ પણ ત્યાગ્યો પણકે નહી રાગ છે ત્યા સુધી ત્યાગ ટકે કેવી રીતે એ તો વહેલા મોડો પાછો એમાં જોડાયા છુટક્યો નજી ત્યાગાશ્રમ નહી પણ મુખ્ય પોઈન્ટ તો આજ આ ચાર વાય તો એનો ત્યાગાશ્રમ દક્ષ કારણ કે ચાર વારના એવા છે કે રાગ ને છોડાવ્યા છે રાગ ને છોડ આવે રાગ છૂટે નહીં લગી ત્યાગ નફે નહી ત્યાગ ક્યાં લૂંટાઈ જાય કઈ નો વિચાર કરવો પડે એક તમે રોટલી વણતા હો હમેશા એ કામ કરો બીજે દાડે હોય ભંડાર માલિક કારણ કેંધાઈ ગયો રાગે પછી પણ ધન નથી રાગ્યો પછી પણ આગ્રસ્ત છે એને બહરા છોકરા સંસારીક પદાર્થો બધા વહીવટ છે મેળવું જોઈએ પછી વાપરવું જોઈએ છે પણ અનુસંધાન રાખવું જોઈએ આમાં હું બંધાયેલો છું કે છૂટો છું એવડા એ મને વળગ્યા છે કે હું એને વળગ્યો છું હે જોવું જોઈએ ક્રિયા મને વળગી છે કે હું ક્રિયા વળગ્યો છું ત્યાગાશ્રમ ને લગતો પ્રશ્ન આપણે ત્યાગ નકામ ત્યાગ નકામો છે લોજમાં મગની રમાયો જો ભગવાન ને ચમત્કાર જોઈ એને એમ ભગવાન છે હાથ જોડ્યા ચરણ માં નમ્યો નો માલિક એટલે સ્વામી સદગુરુ પૂજાય આ જ્યાં દેખ્યો અરે અરે હું જે રસ્તે ચડ્યો પેલા એને સરસ્વતી દેવી સાધના આરાધના કરી હતી કે માઉડી તું મને ભગવાન ઓળખાવજે એટલા માટે તારી ઉપાસના છે એટલા માટે તારી ઉપાસના તારી ઉપાસના એટલે તું માલિક જો તું મોક્ષ એમ નહી તું ભગવાન ઓળખાવે છે એમ જાણીને સરસ્વતી ઉપાસના કરી દેવી રાજી એ થયા દેવી રાજી થાય એટલે જરાક પ્રતાપી થયો વચન સિદ્ધિ થયો બોલે એમ થવા માં થઈ ગયા મેં દેવીને શા માટે આરાધના કરી હતી એ ભૂલાય ગયું છેવટ મહારાજ જયારે મળે પણ એને અભિમાન આવી ગયું સ્વામીનારાયણ એટલે કોણ રાત્રિલાત્રી દેવી સાધના પાછી કરી દેવી એ દર્શન દેતા શું છે તો કે આ હું મોટા મોટા સમુદ્ર થઈ ગયો આ ખાબુચિયામાં ડૂબુ છું તું મારી રક્ષા કરી મોટા હતા બધા સ્વામિનારાયણ એની આગળ હું આ પારોઠો થઇ જાઉં છુ જાણતું નથી એવી જરાક મંદહાસ કરીને તું ભૂલ્યો ભૂલ્યો ભૂલ્યો અરે શું હતા ભગવાન ઓળખ મેળખાવવા માટે ભગવાન છે અહીંખ ખુલી લે એ ખાબુ છું માન કે સ્વામિનારાયણ ને એમ જાણીને એની હમો પ્રભાવ એને પોતાનો વાપર વાગ્યો ત્યાં દેવી કુલો પડ્યો ભૂલો પડ્યો ઈ ભગવાન ભગવાન ઓળખાવવા માટે કરી આજે આવીને ભગવાન ને નનવંત કરી પગે લાગીને ભૂલો ભૂલો ભૂલો કહેજો ધીરે રહી તમારા ચરણો રાખો દ્વારકા ની જાત્રા એ જારતા ફરતા કેટલો પાવર હોય તમે અમારી પેળા ન રહી શકો અમારા પેળું રહેવું હોય તો નિર્માની ધર્મ વિના રહેવાય છે ખૂબ કે જે કોઈ એ કબુ શકે હવે કોઈ કરું આ બધી દર્શાવી નિર્માની થવું પડશે નિર્માની જેમ કોઈ એમ હવે ઓછા ચેલા મારા બાપ બસે વારતા હોય એનું માન કેવું મોટું હોય એ છોડી દેવાતું વિશે હ મહારાજે તોય એને કહ્યું છે અને દેવી એ છે મને કયું ભગવાન છે તમે કો એમ કઈ અમે કઈ એમ તો કા પેલી આ તમારી છઠા મોટી બહુ છે ને એ ઉતરાવી નાખવી પડે છે ખાખીઓ માં જતા તો પ્રભુ જેવી વાલી હોય એને ન ઉતારી ઉતારવાની પણ ઉતારો ખરે તમે પવિત્ર ક્યારે થાવ આ જતા ઉતારી અને સાધુ ને જવા આવવાની આ ગલી છે હરિભક્તો અહીંથી બધા જોડા પહેરી જાય નાખી દરિભગત ના પગરખાં થી તમારી કોઈ નદી નહી નાખી જો ત્યાં પાછું તરત બીજે દાડે ગયા મારાજ કે હજી થોડું કરવાનું છે આ સભા આખી બેઠી છે કરો અને પછી દંડવત કરો તો રાખીય કર્યું છે આ શું થયું કે ભૂલકી નાખી અને ચેલા બેગ આવ્યા કે ગુજી આશુ તો બસ મારે દ્વારકા સ્વામી નામ બર્યું બીજું નામ દેવી વાળા મગની રામ નામ હતું આ ભગવાન માર્ગ હતો થાય આપણે કામ કરતા હોય તો છાણા એનો માન હોય માલિકાજી લોસણ ઉડગતા હોય એનો માન હોય શું ક્રિયા એટલે શું ત્યારે ક્રિયાનો ગુલામ બીનો કેવી રીતે ભગવાન ઓળખી શકે મન મુખી ક્રિયા કરાયું સાધુને જીત્યા નું સાધન મન ને જીત્યા નું સાધન ભગવાન ને જેને વરવું હશે એને બે જીતવા પડશે બેય જીતવા પડશે ઇન્દ્રિયોને અને મન ને હવે એ તપાસ કરવું આપડે બરાબર છે તો ગુરુ ગુરુ કે શું મન થાય કરવાનું એ હિન્દુસ્તાન માં ઉપાડી ગયા જેવું ત્યાગે મન ધર્યો ગ્રહણ કરવું મન ધર્યું સ્વામિનારાયણ ના પાડે ઇન્દ્રિયોને જીતવી જોઈએ અંધ કરણ ને જીતવું જોઈએ ઇન્દ્રિયોને જીત્યા ના ચાર સાધન ગયા પણ મન ને જીત્યા નું કઠણ છે પણ આ વાંચો એમાં કથન નથી કરતો હવું પૂજો કોઈ ચિંતા નથી નવધા ભક્તિ ની કોઈ ને ચિંતા હાથમાં મારા લીધી એટલે હું ભગત થઈ ગયો એટલે મારા લીયે એટલે ભગત થઇ જાય ને અરે મારા તો મનકી ભલી ઓર સબ કાષ્ટા ભારા લાકડાના ભારા છે મૂર્ખ માણસો આ કઈ સમજતા નથી સાધન વિરામ માને છે સાધ્ય વિરામ માનો સાધન શા માટે સાધ્ય સિદ્ધ કરવા માટે લોટ લાકડા અગ્નિ પાણી શા માટે એને જ ખાવા બેઠા લાકડા ખાય લોટ ખાય પાણી પીએ ભૂખી જાય ને લાકડા ખવાતા હશે ભાઈ આપણે આ બધા સાધન ને ખાઈ ખાવા માં એનું માન આવ્યું કોઈ નહી રોકે ના માર્ગ માં નો ફાયદા એ સાધન ને જ ખાવા દે અહિયાં લોટ લાકડા પાણી નહીં ચાર ભેલા થઈ ગયા હાલો મની ચા અરે મારા એ તો રસોઈ તૈયાર કરવાના સાધન છે ખાવાના નથી ખરેખરા થઈ ગયા ખરે ખરા થઈ ગયા આગ્રસ્ત મંત્રીજી હા જે કરી લીધું પાંચ રૂપિયા ભેટ દઈ દીધા એટલે અક્ષર પછી દયા કરોકરા હક પણ કરવું છે ને જરાક તમે દયા કર્યો તો થઈ જાય એટલે સાધુ એનું હક કરાવવા જ બેઠા છે ને અને એમાં ભાવનાથી જીવે ગુણ નથી ગાતો પણ સહજાન સ્વામી આ બ્રહ્માંડ માં પધાર્યા એ તમારા લગ્ન કરાવવા આ લોગ ના પાંચ સાધન જીવન જીવવાના મોટા માની આશીર્વાદ તમારું હારું કરશે એમાં આશીર્વાદ લીધો હતો એટલે નો હારું થાય પણ ઉભી બરાબર જેને મારું આખા બ્રહ્માંડ માં ગયું થાય છે એમ માની લેજે અને વેલ્યો આમાં માની એટલે આ બધા જીતાઈ ગયા ને આંડેલીઓ સાત સંમેલીઓ બળદ હોય એના રૂપિયા વધારે આવે એની કિંમત એના વખાણ પણ કોણીયું ખાઈ ને હાલ પડે પણ કોણિયું ખાઈ ને જો આ જીવ પ્રાણી માત્ર કેવળ મન ના ગુલામ મન કહે એમ જ કરાયું ખાય અને આપણે જાજુ ઈજ હોય લુગડા પહેર્યા સાબુ થઈ ગયો અક્ષરધામ ના દરવાજા ખુલી ગયો આવ તમારે બંધો તમારે ખુલીઓ મન ને જીત્યા નું કઈ સાધન મહારાજે કહ્યું અને આપણે એજ માર્ગ લીધો ઇન્દ્રિયોને જીતવા છે અંધાક ને જીતવા છે તો આ વિચાર હવે બોલો વૈરાગ્ય સ્વધર્મ તપ અને નિયમ એ ચાર સાધને કરીને ઇન્દ્રિયો જીતા બોલાય બોલો વૈરાગ્ય એટલે શું તો મજા આવડફેટેહી મારે હડફેટે ચડે એટલે એને પૂછું આખા છે કે બંધન નહી હું એમાં સમજતો નથી મને સમજુ એમ કોઈ મારે બીજું કઈમ ખબરો નથી તમે પૂરક્ષો એમ કેવું નથી પણ વિચાર કરીયે છે એમ મારે તમને આમ કાગૃતિ માં મારે કઈ કામ નથી હે શું કહેવાય હોય એ મને દેખાડો આવડા પગે લાગશે અને એ બધી પગે ક્યાંક નો લાગ્યા એમને બેસી ગયા સરસ આપડે એટલે આપણે નથી થઈ ગયું થાય ને આ વૈરાગ શબ્દ નો અર્થ તમને કઉ છે વૈરાગ શબ્દ આવે ત્યાં યાદી આવી જવી છે અને આજે લુમડા બદલાવ્યા હોય આવે ને જ્યાં ઘરી જાય દૂધ મંડે ખાવાને તો આમ જીભે આમાં કરે એટલે અવાજ આવે ટા ઓલી બાઈ જાણી જાય બરાબર બિલાડું એવું લાગે દૂધ ખાઈ જાયુ કરે પણ ઓલાકો લઈને માલીબાપ ખાતો હોય ને લે કોઠલો એનો છે પણ જરાક ચાખી ગયો ને પછી હું કરે આમો બરાબર નો હવે વિચાર કરી લેજો આપણી પરિસ્થિતિ ભાગ્યળી જન્મી ગયા અમારા નસીબમાં નહોતું હો તમારા નસીબમાં પૂરી સગવડ આવી ગઈ જો રાત્રિ દહ વાગે હોય ગામડા માં મંદિર હોય તૈયાર એ પાછું આખો ઉખાડી નાખે અને પાણી હવે આ કોતા હોય એ કાંચે જો એને કઈક મગજમાં ઉતરે તો હું કોઈ જ આખો નળ ઉભાડું નઈ નાવું હોય તો પાણી ખાલી વયું જાય મફત પાણી કઈક વસ્તુ બગડી હશે ગામડા માંથી આવે એને તો કોઈ બિચારા કહ્યું એના ભાવતરી નથી હમતા આવતા અને એને ખબર નથી પાણી છૂટું આયુ હોય હવે એને ખબર છે મશીન આયુ હશે ઇલેક્ટ્રિક પડી હશે મારે છોકરાને નો ઢોળવા જોઈએ આવડા છૂટા મેલી માલી વાહ ચવો હું તો બે બાજુ કઉલે લગભગ જોઈ લેજો ક્યાંથી આવે એને રાગ છે આનંદ કરવાનો એ આનંદ છોડે આનંદ નાનામાં નાની વસ્તુમાં રોટલો કાચો હોય તો છણું લઈને મૂકવું પડે વિચાર આવતો આને પાકતા આટલી વાર લાગે ને આખું છણું ભાવી નાખું વિચારતા તાવડી જાયમત હશે કોઈ ને તમારું કોઈ ઘરવું નઈ એટલે બઉ મજા ઘરતા હોય એમાં કોઈ કોઈ છે આપણે ત્યાં જે દેવ સામે ધકે હું પૈસા નો લોભ કરો સર એટલે દેવ સામી ધકેજા ને હું બધે કરે આવડા કરતા હોય બે પૈસા પૂજાનું પોટલું ઉપાડી ના આવતું અને તે રાત્રિ ની ગાડી હોય રાત્રી આજો આવડ્યા તો લોભુ કરો ભર્યા તો લોભુ કરો અને ઈવડો ઈ ઘેરે હોત જે બોલી ના તેની પગર કોઈ પગ માં પહેરવાનું મળે મારે આમાંથી ભણવાનું બહુ મળે મારું કામ થઈ જાય બે જણા ભગે લાગે એનું માન અરે ભગ્ય લાગે એનું માન વૈરાગ્ય રાગે સહિત રહીએ છીએ આટલું જોવાનું વૈરાગ પછી હું આવ્યો શિક્ષાબ્રી વામે રહીતા વિચાર કરો ને આગ્રહ તો ભરતી બઉ કરે પણ ધર્મે રહીત કરે એક ખબર પડે ભલે થાય સ્વામીરાજી લગભગ જો બધા હરિભગત ના આપણે હું આપડે શું કોઈ કોઈ હવે નવી પ્રજામાં પાછું તમને બે નુકસાની છોકરા ને શીખવાડ થઈ ગયા ધર્મ જ આ મનાય ગયો મોબત એક બીજા એમાં ધર્મ આવી ગયો કેમ જશે ભાઈ શું કહો ભૌતિક વાત અધ્યાત્મ વાત વૈરાજ સ્વધર્મ શું કહેવાય મળે પણ એ આપણે બોલવું તમે હરા છો નિયમ નહીં અનુસંધાન લઉં બોલો નિયમ અને નિયમ ઈશા માટે નોખા લખ્યા લખવામાં ઉતાવળિયા આવડ્યા પડી ગયા હા ચંદો મને જો અને હું એને ખ્યાલ લાવવા તમે એમ રાખો નથી ભોગવવું નથી ભોગવવું નથી ભોગવવું વૈરાગ માનસિક ભાવ ના મા આવે કોઈ ન હોય સુખ નો તો તમે નિયમ રાખ મતલબ નહી હોય તો આવશે સર્વજાના મન માં દી કેન કામ